જો મોહ છોડવાનો થયો તો એને નઈ ફાવે મોહ છોડવાનું કારણ મોહ ની નગરી કેવાય એટલે એમને અમારે એનકરેજ કર્યા કરવું પડે સ્ત્રીઓ એન્કરેજ ના કરીએ તો બે જાય પાણી આ જ્ઞાન એમને પૂરું સમજાય નઈ જેવું છે એમ એક્ત ના સમજાય તમને સમજાય બધાને ના પણ આપણે એમના ક્રોધ માન માયા લો કેવું હોય ક્રોધ માયા લો કેવું હોય એમનો મોહ જથ્થો પાર વગર નો મોહ ને ભાઈ કપટ લોભ બે વધ એટલે પછી અમે એમનો દોષ નથી એમને આ પરમાણુ વધે પરમાણુ અસર છે આ જો એટલે અમારે એન્કરેજ કરવી પડે એટલું જ અને હાથે કરીએ તમને પુરુષ ને ડિસ્કર કરીએ તો કાલે જાગ્યા જવાના અમને તો એન્કરેજ કરવું પડે છેવટે કપટ એના પરમાણુ વધે સ્ત્રી થઈ ગઈ પણ સ્ત્રીમાં સ્ત્રીમાં જેટલો ત્યાગ છે આખો ધારો આમ તન મન તન મન તન મન થયા જ કરે તમારા વિજ્ઞાથે બેઠા એટલે બધી વાતો ચીતો ચાલે ઘઉં વેરા કરો પણ સ્ત્રીઓ નો ત્યાગ સ્વાર્થી ત્યાગ નહીં સ્વાભાવિક છે એટલે એમનો સ્વાર્થી નિસ્વાથી એવું એવું નથી સારથી તો આખું જગત છે આખું જગત સારથી એટલે શું પોતે સ્વાર્થ છે ને પરમાર્થે નહી સ્વાથે નહી પરા પારકા માટે મરી ફરવું શું કરવું જોઈએ એ લોકોએ શું કરવું જોઈએ એના માટે જમે થાય એ રીતે એટલે એને ખાવા પીવાનું બીજું બધું ધણી ભણી સારો મળે મકાન મળે બંગલો મળે બધું મળે ને આ ભવતી સુખો મળે ત્યાર પછી દાદા ધ્યાન માં આઈ ગયા તો મોક્ષ થઈ જાય મોડો થાય બે ચાર બે ચાર બે ચાર પછી મોક્ષ મેળવો એ અહી જનક રાજા જેવી મુક્તિ થાય છે જનક રાજાજી ને એટલે અહીં મુક્તિ થાય આપણી પણ આ ફાઇલો નો નિકાલ પૂરો થાય નથી ફાઇલો એટલી બધી છે સમજો નિકાલ કરીએ તો કાચું રહેશે એટલે એક અવતાર જોઈએ સંપૂર્ણ નિકાલ કરવાનો સમજો ને આ ફાઇલો બધો થવો જોઈએ માં મુશ્કેલ છે ફાઇલો નિકાલ કરવો તમને સમજાય ને ફાઇલો નિકાલ કરવાનો એ પૂરું થાય નથી આપડી ફાઇલો એટલી બધી છે અને એવી ચીકણી છે આપડે માં થૂક્યો હોય એવું ચીકણું હે કે આપડે ધોધવ કરીએ તો દાદા બઉ યાદ રહે સપના સપના ના આવે પાછળ રહી ના જવા જાગૃતિ બઉ ને ખોટું લાગવાનું લાગે મોક્ષ સાધન મળે છે મોડો બહુ મોડો મળે આ બહુ એટલી બધું મૂર્છા છે કે ના પૂછે વાત પણ તમે પુરુષ આગળ રાખો ને સ્ત્રીને પાછળ રાખો એમને ખોટું લાગે તો દાદા નું નામ કેવી રીતે ખોટું લાગવા પણ નહીં એન્કરેજમેન્ટ ના મળે અમે બધું હિસાબ સર કરીએ બાળકો ને બઉ હાથ ધી બાળકો આપડે બાળકો મોટા ના હજી બાળકો સાથે એને એવું કરવું પડે દરેક જાત નો માલ હોય અત્યારે તો આ સ્ત્રીઓ હારી પહેલા જેવું નથી ને પેહલા તો રમા રમા આજ તો વિ તો ઘરનું બાયણું કકડા કકડા ઠોક કરે ના એક જે વિપરે અને જે એક નિકાલ આપી દે તે વધારે સારું કે બૂ કર્યા કરે અત્યારે તેના કરતા ગાડી માં જવાનું હોય ને મુસાફરી માં તો અમે સીટ ઉપર ચાર સ્ત્રીઓ બેઠી હોય તેમાં તોય જગ્યા ના હોય અને આ બાજુ હાથ પુરુષો બેઠા હોય તોય જગ્યા હોય તો જગ્યા દેખાય નહી ચાર જણ બેઠા હોય જગ્યા ભાગ પુરુષ તો જાગ્રત એ લેકોને જલ્દી મોક્ષ મળે કે સાહજિક હોય જલ્દી મળે શીખે હોય એને જલ્દી મોક્ષ મળે કે સાહજિક હોય એને એવું છે સાહજિક થવું જ પડશે ને સાહજક થવાનું હોય છે આ ફોરે આપડી ગાયો બેસો જેટલી સાહજિક છે ને એટલા જ એ સાહજિક થોડાક આપણને મોક્ષ માર્ગે અંતરાય બી ઉભા કરે છે એટલે જાગૃતિ એ બી એક ફઝલ થઈ ગયું જાગૃતિ મોક્ષ માર્ગે પણ લઈ જાય અંતરાય પણ કરે જાગૃતિ જાગૃતિ હિન્દુસ્તાન લોકો છે ઉંધા ધંધા કરે બઉ જાગૃતિ છે બહુ જાગૃતિ વાન ભો કેટલી પ્રકાર ના લાગે ચિંતા કેટલી પ્રકારની થાય ખબર પડે ને ભો ની વાત કોઈ જાગૃતિ નથી ને એમને તો વિષયો નો સુખ પડેલા છે વિષયો નો અમેરિકા મળ્યું ના મોખણ વિના મોખાણ ના ચાલે આપડા લોકો ને તો બધું વિષયનું કશું પડેલ નથી હમ મારી મિલકત મારા બંગલા મારી મોટરો આ મોટરો બેઠો હોય ની જોયા કરે જાગ્રત લોકો તેથી દુખી છે ને બધા દુઃખ તેનું આપડે દુઃખ નથી જાગૃતિ નું લેમ્પ મે ઉડાડી રહ્યું દુઃખ નથી મને એ બુદ્ધિ લેમ્પ જ આખું ઉડાડી દે આ બુદ્ધ બેઠો આપણા કરતા મોક્ષ વહેલો મળે એટલે કરતા વહેલો મોક્ષ મળે એવું ખરું એને કઈ થી મોક્ષ વિચાર જાગૃતિ એનામાં નઈ ને એવું છે ને એ બધા જાગૃતિ માં આયા પછી જાગૃતિમાં આયા પછી સંપૂર્ણ જાગૃતિ થયા પછી બંગલા હોય મોટરો ગાડીઓ હોય તો અહી કઈ સુખ નથી કે બઉ જાગૃત અહીં અમા સુખ નહિ લાગે ત્યારે નક્કી કરશે કે મોક્ષ જવું છે હવે તો કાયમ સુખ મળે આ સુખ એ સુખ નથી એને ખાતરી થઇ જાય ત્યારે મોક્ષ કરેલા બુદ્ધિ હોય જેટલી વધે બુદ્ધિ બુદ્ધિ પાંચ રતલ હતી તે ત્રીસમી વર્ષે ત્રીસ રતલ થાય તારે આ બાજુ બળતરા પાંચ રતલ હતી તેને બધા ત્રીસ રતલ બળતરા જેટલી બુદ્ધિ એટલો બળાપોધી પણ આ બધી બુદ્ધિ જેમ જેમ વધતી જાય એમ બળાપો વધતો જાય ને બળો ન વધારવા માટે ના બળાપો વધ્યો એટલે નક્કી કરે કે હવે આ કયું કઈ બહાર છોકરામાં કઈ સુખ છે નહી સુખ આત્મા માં હોવું જોઈએ હવે કાયમ સુખ જોયે આવું સુખ આપણને ગપતું નથી આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ પછી સમજ ને એ ફોરિન વાળા એવું ના સમજાય કે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે શું છે તમે સમજ